ભગવાન તો ભગવાન નું કોમ્બિનેશન એ બરાબર છે એજ આ દેશ ને શાંતિમાં લાવવાનું સાધુ છે આખા દેશને ને શાંતિ માં લાવવાનું સાધન આટલું જ છે બીજું કોઈ સાધન નથી કારણ કે લોકો જે વિભાજન કરી નાખ્યું છે ને તે વિભાજન ના ટુકડા આ વિષ્ણુ ને અગિયારસ આ જૈન ના મંત્રો આ ફરણ મંત્રો શિવ ના મંત્રો બધું ભાજન વિભાજન કરી માણસ ખલાસ છે હિન્દુસ્તાન અત્યારે રહ્યું નથી આ ધર્મ દેખાય છે ને તે ખાલી રોડ છે ખાલી અને આને ધર્મ કેમ કેવાય છે ધર્મ બે પ્રકાર હોય છે જો તમે બાય પેપર બાય બાય રિલેટિવ યુ પાઇન્ડ ગોડ ઇઝ ક્રિએટર બાય રિયલ યુ પાઇન્ટ ક્રિએટર ઓફ ધી લેટલ દી વર્લ્ડ ઇઝ ઇ પદલ સેલ્ફ તો બાય રિલેટિવ આ જગત ના લોકો કરતા છે હું કરું છું એમ ભાઈ કરી શકતો નથી આ બીજી શક્તિ કરી રહી છે ઇટ હેપન ગુસાય છે નીચેની પ્રજા ને તો બઉ મજા આવી એ તો બઉ એનો વાંધો નથી મજુરિયા વર્ગ સામાન્ય વર્ગ બીજા લોકો ને વિચાર તત્વચિંતકો મૂજાય જેને જેટલો ઘી એટલો પ્રકાશ આપે છે અને પોતાની જવાબદારી પર અંદર કરે તો નિરંતર પોતાની જ જવાબદારી છે હોલ એન્ડ સોલ પ્રોજેક્ટ પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટર પોતાનું છે જવાબદારી આપડી છે જે જે કરવું હોય તમારી જવાબદારી પણ કરો અને એનું ફળ તમને મળશે જો અને જો મોક્ષ જવું હોય તો રિયાલિટીમાં આવો આ રિયલિટી બધું નિરાશી છે અને રિયાલિટી તત્વ દર્શન છે રિયાલિટી વાસ્તવિકતા છે અને રિયલિટી કલ્પિત છે બધું આ બધી કલ્પિત વાતો છે કે હું ભગવાન આ દુનિયા બનાવીને બધું બધી કલ્પિત વાત એક હોદો મળે નહિ કોઈ ના સાયન્ટિસ્ટ પૂછ્યું મને કહે કે છું હું જે બોલું છું જાતે જોઈર બોલું છું વાત પૂછતો હું બોલતો નથી અને તમારા આસપાસ અમુક કરે તો જ માનવાનું છે મારું કહેલું તમારે માનવું એવું નક્કી જ નથી તમે શું કહ્યું પણ આ જગત ને ગુજવાડા માંથી કાળો માથ ના તરફેસ્તાન ના મનુષ્ય હિન્દુસ્તાન ના માણુષ કેવા હોય કેવી રીતે નીકળી શકે રીતે નીકળી શકે એ લીધી દેવાનું લીધી દેવાનું છે તમારે બધા કરવા ગયું છે બસ એ બધા નીકળી જવાનું છે નીકળવાનું નીકળવા માટે જ અત્યારે થઈ ગઈ દુનિયા હું પોતે ભગવાન છું હા હું પોતે ભગવાન નથી દાદા ભગવાન હું તો જ્ઞાની પુરુષ છું તમારે જે કોઈ પણ પ્રશ્ન પૂછો વર્લ્ડ નો કોઈ પણ અજાણ પ્રશ્ન પૂછો થતો ને ચાલો જવાબ આપવા બંધેલો છું અને ભગવાન તમે ક્રિય મંદર પ્રગટ થઈ ગયા છે તો તે મારાય ઉપરી છે અને હું દાદા ભગવાન અતિ બોલું છું ચાર ડિગ્રી ખૂટે છે સાયન્સ છપ્પન ડિગ્રી છે ભગવાન ત્રેસો સાત ડિગ્રી છે મારી ભૂલો દેખાય તેઓ પણ સમજી શકું છું તે આટલી વાળી ભૂલી ખાય માટે આટલા ઉપરી મારા છે મારી ભૂલ વાસ્તિકતા બહુ હતી આ વાસ્તિકતા જગતતા લોકોની અંદર મારી ભૂલ હોય નહીં મારી ભૂલ આગળ મીન એક નથી અને બીજી રીતે એમ ફળ ભરે આજે કરીએ એટલે આવતી બઉ એ શું કામ નું અહીં ભને આજે દુનિયા ના મોટા લોકો છે ભૌતિક સુખ વાંધો નથી ભૌતિક ના હોય રાહ નથી ભૌતિક વિરોધી નથી હું કઈ ની પણ તમારે ક્યાં જવું જે નક્કી કરો તમારો ધ્યેય નક્કી કરો તો તમારે ક્યાં જોઉં છે કયા ચેરિયા જવું છે ભાઈ ખાઉનિક સુખ ની પાછળ સુખ એટલા પાછળ આપણે ધ્યેય ઉપર પહોંચવા માટે એ સાથે બાય પ્રયોગ છે શું છે એટલે આત્મા નું કરવા જાવ તો બાય પ્રોગ માં ફ્રી ઓફ કોસ્ટ મળે છે શું સંસાર કર અને આત્માનું કરતા નથી કે આ બાય પ્રયોગ મળતી નથી ઓ શું મળે છે લોકો ભૌતિક પાસે કર્યા તો બાય પ્રયોગ નથી ચૂકી ગયા દેહ ચુકાણ શું કે આગળનો રસ્તો દેખાડનાર કોઈ છે નહી ગોમિયા મળતા નથી એ બુધે શું મારી પાસે પચીસ માણસો જે છે મે એમાંથી દસ હજાર માણસો બિલકુલ ચિંતા રહી કર્યા કરે એક પણ વરીઝ ના થાય ને એક પણ વરિસ થાય કોના દીકરા ગુજવાડા ઘૂંચવાડા ઘૂંચવાડા પગલસેલ પગલ થયું છે અને એમાં નિરંતર પધલ દુઃખ જાણવું છે ને આ લોકોને મારી ઘણી બીજા છે એ બધા અમારું કાર્યલુ છે શું એટલે તમને અહીંયા તો આ કાગળ ઉપર અમે બે વાત લખ્યા છે આ કરવું એ અહંકાર નક્કી શું કે છે હું કરું શું કરું એ જ સાચી નથી આ લોકો કરવું તે સાચી છે કરવું એ ભ્રાંતિ અને ના કરવું એ રિયલિટી શક્તિ હોય આ બધા જે કે મોટા મોટા જે ચમત્કાર કરીએ છીએ સંદાધવાની શક્તિ વાળો કોઈ જન્મ નથી આ જગતમાં જે જયારે ભેગા ગયા અને કહ્યું અટક છે ત્યારે આ લોકો શું ચમત્કાર લોકો દુનિયા ને શેકવા માટે શા માટે જેની માટે આ દુનિયા ને પડ્યા ફરી પડે લોકો તો લાલસુ છે લોભી છે ધૂતા રાખી ભૂખે ભરેલી એવો આ દેશ છે લાલ તો લાલચુભી હોય કે આપ અત્યારે આપ એમ કહો છો કે વિશ્વમાં ભૂતવાળો ઉભો થઈ જશે તો કે કરો છોલવા જવાલ એના સંદર્ભમાં હતો કે અત્યારે પરિસ્થિતિ બધું ધીમે ધીમે અને આ ત્રણ કલાક બાર વર્ષ અગિયાર વર્ષ માં તૂટી ગયા ત્રણ કલાક ની ફિલ્મ છે એ કરવાનું પછી ગયેલું એ પડવા જવા પડ્યા કરવાનું અત્યારે આપડે આપણા સંતોષ છે પરદેશ પણ લોકો એવા સંજોગોમાં અનુભવ છે આપના જેવા પરદેશો માં પણ ખ્રિશ્ચન ના બધા સંતો હોય છે એ લોકો આ ત્યાં આજે એટમ ભાવ બધા નાખે છે નાખવાની તૈયારીઓ કરે છે અને આ લોકો બધા છે તો એ છે કે આ જે કરે બરાબર છે કે પરિસ્થિતિ સાધુ સંતો ના ઉકેલવાનો પ્રયાસ કરે એવા સંજોગોમાં એટમ ભાવ જરૂરી છે એમ કે કે ત્યાંના પણ જે સાધુ સંતો છે ફોરેન તો કે એ બધા આટમ બોમ્બ પડે એ પરિસ્થિતિ પડે તો સારું એટમ બોમ્બ કેટલાક લોકો કે છે કે એટમ બોમ્બ ના પડવા જે બે લોકો હોય ને તેના મને બિચારણ શું થશે હવે દર છે તેને પાપ પુણ્ય બંધાય છે આ બોલવાથી ભાવના બગાડો છો અને બગાડો તો એમ બગાડો કે જગત નું આ દુઃખો દુઃખી ના થાવ એવી ભાવના કરો શું કરું આ તો હા ઘઉં ને કોકરા કરવા માટે કુદરત તૈયાર થઈ જશે શું થયું છે ઘઉ ને પાકરા બે ધૂરા કરે છે સિક્સટી પરસેન્ટ ઘઉં અને ફોર્ટી પર ઘઉ માં ગણાય છે એવું કહીએ આપડે હા ઘઉ વી કેમ કે છે શું આ વીણ લે છે કોઈ ઘઉ વીણે છે આવું ક્રાંતિ નો સ્વભાવ છે આપડે બજાર માં લેવા છીએ કે ભાઈ એમને ઘઉ ની મળે ટકા હા ભલે કેમ ના મળે પછી આ ઘઉ ની જે ખાતરી છું તારા આજુબાજુ એટલે ચાલીસ ટકા ઘોકરા કેટલા પેલા અડધો ટકો ઘોકડા હતા એના પછી ચાળીસ ટકા સુધી ઘોકડા થયા જ્યાં સુધી ઘઉં ગળાય એટલે કુદરત શું વિપરી છે એ ઘઉ ને અને મીટિ મી આ મનુષ્ય માટે હજુ બધા જોઈ સદી હાલ પક્ષ નો આચરો લેશો ને તો બચી જાય બચી જાય પછી હા કુદરત દીકરી છે ઘઉ ને મીઠી અમદાવાદ પૂછ્યું કોણ છે કે જે ભ્રષ્ટાચાર પર છે આ જગત આ દેશ ઉપર ભ્રષ્ટાચાર પર છે તે કાંકરા છે અને જયારે ભ્રષ્ટાચાર પરો પડે છે ભ્રષ્ટાચાર જે લોકો કરાવે છે એ તો પોતાના સ્વાર્થ માટે કરાવે છે પણ જે લોકો ભ્રષ્ટાચાર કરે છે करा तो श्वास आग करे भ्रष्टाचार करे करे तो लाचारी करव पड़े श्वास करे भ्रष्टाचार करे श्वास इच्छा नहीं लाचारी करव पड़े लाचारी करवे गुनेगार માટે ભ્રષ્ટાચાર કરાવડા તો જબરદસ્ત વાત છે ભ્રષ્ટાચાર કરવો પડે છે કરવો પડે છે નહીં એમાં તો બધા ભેઠેર વાળું બધું જવું પડે બીજું નહિ પૈસા ના હોય મુશ્કેલી મુકેલો હોય ભ્રષ્ટાચાર વાળા દુપયોગ કરે એ બધું આ ભ્રષ્ટાચાર બધાને પહેરણ કરવો પડતો હોય શું કરું અને આ પરણે કરતા ચાર પગ ની અને પેસ્ટન ટિકિટ લઈને એ અહીંથી એ તો હું લોકો ને કઉ છું કે ભગવશો નઈ તમે કાળા બજાર્યા છો ભેટ ચર્યા છો એવું ને એમની ટિકિટ વિચાર ને આવી છે કશું વગોવા જેવું નથી આ હિસાબ છે આ કુદરત એક મિનિટ પણ ન્યાય ગઈ નથી અને એક ન્યાયની બાજ ન તમારો કરતી જબરદસ્ત ન્યાય થઈ રહ્યો છે આ દસ બાર વર્ષમાં એવો સરસ ન્યાય થઈ છે આ ભીડ કુદરત રાખવા માંગતી નથી ભીડ હોય શકે નહીં આટલી બધી ભીડ પોસાઈ શકે નહીં તો ભીડ કરીને જીવ મળતા નથી કોઈ મનુષ્ય જાનવર જતા રહેવાના આ જાનવર રામ રાજ્ય ક્યારેક આપની દ્રષ્ટિએ રામ રાજ્ય ક્યારેક આયુજે ને બે હાજર પાંચ ને લખેલા પુસ્તકો લખ્યું છે સુવતી ની સારવાર લખ્યું છે ને કે બે હાજર માં વર્લ્ડ કેન્દ્ર થઈ ગયું છે ઇન્ડિયા કેવું રાજ્યુ એવું હું નિમિત્ત હું કઈ કરતા નથી હું નિમિત્ત છું આ કોણ ટોઈ વાત કરે છે હા એ મારે નથી આ પ્રેક્ટ નહી સમજાય છે ત્યારે તમે સમજી શકશો અમને થોડું પૂછવાડો પડે કે અમે નથી બોલતા મેં એમને કહ્યું તમે એક એક વાક્ય બોલો છો તમે તમારે એડિટર વાક્ય કેવો હોય જવાબદારી વાળો ના હોય તૈયાર વાક્યો ક્યાંથી લાયા તમે રેડી પછી ક્યાંથી લાયા હું જાતે જોઈ ને માલિક થયો નથી આ તણી નો પાડોશી તરીકે રો છું તો ઘર ની એટલે માલકી કરી માલકી ઘરની વાણી સાંભળવા આવી નથી માલકી વાળી વાણી હંમેશા પોઈજન હોય ફાઈવ પર્સન્ટ હોય શું આ માલકી હું એક જ છે દુદે છે નહી પટેલ જે કોન્ટ્રાક્ટ છે એ લઘુત્તમ સ્થિતિ છે ગુરુ ગુરુ બધા છે લઘુતમ સ્થિતિ માં છે ક્યાં કે ભાઈ મારા કોઈ મોટો કોઈ નાનો છે નહી કારણ કે બધું ગુરુ એટલે ભારે અને ભારે એટલે અવશ્ય ડૂબે ગુરુ નો થાય ભારે અને ભારે એટલે અવશ્ય ડૂબે અને એની પછી બેઠા બધા ડૂબે પણ ગુરુ ને પેહલા કાયદો કે ગુરુ પાસે જુરી કિલ્લી હોવી જોઈએ તો એ ડૂબે નહી ત્યાં ગુરુ પૂછ્યું ભગવાન ઈસ્ત્રી ભગવાન ની ક્રિ કુંભાર બનાવીને ભગવાન એવો કુંભાર નથી સ્ત્રી ભ્રાંતિ થી નાનું છોકરું કે મોટા સંતો કે ગોળીશી જ્ઞાન બધે છોકરા હોવું ગયો કઈ વિચારવું છે હું તો જેમ છે હાથમાં ખૂબ ગરતું મારે ગયું આ આગ્રહ નથી કેવું નથી મારો આગ્રહ જ ના હોય મારા બુદ્ધિ જ નહી આગ્રહ છે બુદ્ધિ મારા નથી મારી જોડે બીજો કોણ હરીફ માં હોય કે જયારે બુદ્ધિ ના હોય છે બધું પૂછાય બધા પ્રશ્નો પૂછો લોકો નું સેવા તમારા બહુ સેવા થશે બધા ખોર પડે લોકો અને આ મંદિર બધી હું કરેલો માણસ નથી આ તો મને સંકેત હતો કારણ કે હંમેશ સાહે છે જે ભોગ જનારો માણસ છે ને એ તો બહુ ઓછો હોય હંમેશા અહિયાં આજે સંસારમાં ધર્મ રહેવાનો ધર્મ એટલે અધર્મ સાથે અહંકાર સાથે સમજો ને અહંકાર સાથે ધર્મ હોય ધર્મ સારું કરવું એમ ધર્મ અને ખરાબ કરવું લોકોને સુખ આપવું આ બધા લોકોને સુખ આપવું તો દુઃખ બેઠા મળશે આખા તમામ ધર્મ નો સાર છે કારણ લોક માં ભગવાન રહેલું છે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન આ ક્રિએશન જે છે વસ્તુ એવા નથી બધે કુદરતી એક કાગળ બનાવીને આપશે કે ભાઈ આ રિલેટીવ પોઈન્ટ આ રિયલ વ્યુ પોઈન્ટ એ પાર જશે બેન રિલેટિવ આ દુનિયામાં રિયલ સમજાય કે ચાલો આપડે આ ભૂલ થતી પણ ભગવાન કરતા હોય તો તમારે કરવાની જરૂર નથી તમે કરતા હોય નથી આ તો બહેને નઈ કમાયો કમાયો અને કોર્ટ જઈ ભગવાન બોલે ખરા એવું એને તો કમાયો હોય હું કમાયો લાખ અને કોર્ટ જઈએ ત્યારે ભગવાન કાર્યવું નહી તો મારી સાત સાત નો ફેવર બોલે ને હા આપણી જીવન જીવવાની તો કળા હોય છે હું જીવંત જીવવાની કળા આપવા માંગુ છું માણસ સારી રીતે જીવી મારી ત્રેતાલીસ હજાર માણસ બઉ સુંદર રીતે જીવન જીવન કરે શું અરે બીજા એવી રીતે જીવે ઈચ્છા હું ધરાવું છું શું બાકી ધર્મ તો આ રાત્રે અગિયાર વાગે અગિયાર વાગે આપડે કાલે ચંદુલાલ છે ચંદુલાલ છે બહાર ઉગાડો તો આપડે ઉગાડીએ બાયનું આમ ખાનદાન તો ખરા ને બહાર ઉગાડીએ પછી ચાર પાંચ જણ જોઈએ એટલે એને શું કહીએ આપડે ક્યાં પધારો કારણ કે આપડે સંસ્કાર તો ખરા શું કહીએ આવો પથારો કહીએ જતા કહીએ આવો પધારો કહીએ નહી હવે અત્યારે આવો વધારો કેવાનું અને એક બાજુ અત્યારે કઈ જીવ જોખમ ક્યાં છે કે આવો વધારો કરો એ પૂર્વ ના આધારે બોલો છો અત્યારે આજના સંસ્કાર ના આધારે તમે અત્યારે અંદર થઈ રહ્યો છે ગુજરાત છે એ અત્યારે ક્યાંથી મુવા અત્યારે કોઈ પણ તમે તો આરો ખાનદારી ના થોડો અરેક શું થોડું છે બોલે નઈ ક્યાં માણસ આવ્યો એ કઈ ગેરકાયદેસર આવતો નથી કાયદેસર આવે અને કાયદેસર છે એટલે આપણે શંકરીને પણ એ પૂર્વ ધર્મ કરવો જોઈએ આપડે હિન્દી આર્ય ધર્મ દ્વારા આ શોભે કેમ કરીને શોભે જીવન જીવી એના કરતા જીવન જીવવું સમજી આપડે મન બગાડવું નથી બહાર પાડી તો મન બગડે છે એટલે લાઈટ બધી બગડી જાય છે બાકી મન વચ્ચે એક કલાક હોય છે બાકી મન એક કલાક નું વસ્તુ છે શું વિજ્ઞાન છે આક્રમ વિજ્ઞાન છે આક્રમ વિજ્ઞાન એટલે શું આ જગત બધું કમિજ વિજ્ઞાન થી ચાલતું હતું ધર્મ આ અ્રમ વિજ્ઞાન છે એને બુદ્ધિ પર બુદ્ધિ નો નથી જે વિજ્ઞાન એ અક્રમ વિજ્ઞાન છે સમજવા જેવું છે તમને ટાઈમ હોય તો ફરી કે દો રાખી દઉં એ તો તમારે અમારી પાસે આવડું આવડું પચાસ મોકલાય ચોખ્ખું બોલીએ એમને એમને મર્ડર કરવું જોઈએ પણ અમે નિદર હોય અમાર કોઈ થઈ જ ને જયારે કશું જોઈતું હોય ત્યારે સ્વામી જ નથી એનું બધું વાંધું ક્યાં જો ઘૂસેલું લોક જો ઘુસેલું છે નહી ખાવા પીવાનું બધું છે પણ ઘુસાડે પાર એટલે આ જાગૃતિ વધી જશે નિરંતર રહ્યા કરણ વાત તૂટ્યા શાય આજ્ઞા આપી ભગવાન કરતા હોય તો આપણું પ્રેરણા કરે ખોટું દેખાય ભગવાન નેચર એડજસ્ટમેન્ટ ઉપર થોડી દેવું છે હા તો આપણે એટલે ભેગા છે જ્ઞાનેજર વિચાર એ દંડ રહ્યો મૂડી છે જ નહીનેજર હું દંડ જ્ઞાનેજર મને કહ્યું હું આવું પકડી ગયો છું મને કઈ કરો રસ્તો પછી મેં કહ્યું તું આજ્ઞા નિરંતર એટલે મજા ગયો એક મહિનો આખો રહ્યો કોર્ટમાં હાઈકોર્ટમાં પણ એને આજ્ઞામાં રહેલો નહિ તે તો આગળ જજની દાદા દેખાય નિરંતર પછી ભય લાગે એટલે નિકાલ કરવાનો વ્યારથી ઉભો રહે છે માટે વ્યાજ ના વધે જો પ્રેમ જેવી તો શું છે અત્યારે વ્યા વે ઉભી રહેશે ડાળી મારી ના બને જેને મુદાત માં દશા કે છે શું કે ધ્યા તૂટી ગઈ આજે અત્યારે અત્યારે ગઈ મુદાત માં ધાત ના રેર મૂકી ના રહી હવે તમે અંતરાત્મા થયા શું થયું શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા તો થયા પણ શુદ્ધાત્મા સંપૂર્ણ દશા થઈ નથી શુદ્ધાત્મા પ્રતિ નિરંતર પ્રતિ કૃષ્ણ ભગવાન ને એ જ હતી શુદ્ધાત્માની નિરંતર પ્રતિ છે એ દશા તમને પ્રાપ્ત થઈ છે શું છે એટલે પ્રતિથી નિરંતર બેઠી હવે શા થી સિદ્ધાર્થમાં થવાનું શું બાકી રહ્યું તત્મા લેતા ગવર્મેન્ટ કઈ ગવર્મેન્ટ એન્ટમેન્ટ કેમ કે નિકાલ કરવાનું ફાઇલ નો નિકાલ કરવા પડશે ને એ ફાઇલ નિકાલ કરતા સુધી આપડે આ ગવર્મેન્ટ ના નિકાલ પૂરા થઈ ગયા એટલે પૂરું ગવર્મેન્ટ એક બે અવતારમાં હું નીતિન છું એવું નોંધારું બોલતા હતા નિત બોલતા હતા હું નીતિન છું શું જો એવું બોલે એ કોઈ જેમ હતું શું હતું મમતા હું તો હું જગ્યા એ રહી ગયું હું શુદ્ધાત્મા હું નીતિન હતું ત્યારે બધું હું શુદ્ધાત્મા તરીકે આજ અહંકાર મમતા ઉડી ગયું આન માયા લોક બધું ગયું છે તમને હજુ સમજાતા વાર લાગશે કારણ કે જેની નહી આત્મા તન્માયા થાય હિંસક ભાવ હોય કેવું હોય ગુસ્સા ની નહી આત્મા તન્માયા થાય હિંસક ભાવ હોય ત્યારે હાથ આત્મા તન્માયા થાય નહી અને હોય નહીં ક્રોધ કેવાય પણ આવવું એક કલાક આખી દુનિયાનું આખા બ્રહ્મા નું આપી શકાય પણ આપ્યું મેં પણ તમારે પછી એનું પૂછીને બધું નિવેદ વગર આવવું પડશે તમારે નવરા છે એમ નઈ કેવાનો કાયદો છે કે આપડે તો નો લો આપડે તો કયો કાયદો લો લો લો આપડો લો કયો નો લોકેશામાં લો લા. ની તો વિકલ્પી થાય માણસ અહી તમે અહી સુધી આયા ઘર મકાન સુધી સાડા દસ કરવા માટે તમારા વેવય આવ્યા એકદમ ભાવ ચાલો કેવાઈ ને કહે ભાઈ શું છે તે વારી ગયા વાત ના કરો એટલે આપડે તમે શું કહો કે દાદા ના મારે દર્શન તો ભરવા દો નહીં એટલે તમારું શું થાય પછી ના હોવો શું કયું આપડે પ્રયત્ન કરવા છતાં જો ના થાય તો તમારું વ્યવસ્થિત કરીને પાછું જવાનું કેવું વ્યવસ્થિત કરીને તો એ નહી કરતા એના એ શું કરવાનું આ વ્યવસ્થિત કરે આ નિરવિકલ્પાઓ જો ઈચ્છા તમારી જે આત્મા ને જેને ઈચ્છા કેવાય છે આત્મા જુદા પદા પછી ઈચ્છાઓ ઈ ગયા લોક જીપુ નાશ કર્યા છે હરિ રઘિસ્મન જેને જળીપુ નાશ કર્યા છે એ ભગવાન નો હું નમસ્કાર કરું છું શું કે ધર્મ હોય ગમે દીપુ નાશ કયા એને નમસ્કાર બીજું નમો સિદ્ધારમ જે સિદ્ધિ ગતિ નાશ થઈને બધા રીપો નાશ થઈ ગયા દેહ સિદ્ધ દશામાં નમસ્કાર કર્યા શું થયું કૃષ્ણ ભગવાન હજુ આવે થશે સમજ ને થઈ ગયા નમો આયણમ નમો આચાર્ય ભગવાન જે આત્મા ને સંબંધી આચાર્ય ભગવાન નમોધ્યા ઉપાધ્યાય ભગવાન જે આત્મા સંબંધી આપણે ભણે છે અને ભણાવડાવે એમને નમસ્કાર કરું છું સમજાય ને નમો લોહી આ દુનિયામાં જેટલા સાધુઓ છે જેને નમસ્કાર કરું છું તે દુનિયામાં ગમે તો હોય તો બહુ મોટું છે તે બધા ને નમસ્કાર કરું છું ને પછી અહિયાં તો પંચ નમસ્કારો આ જે પાંચ નમસ્કાર છે સર્વ પાપ ને નાશ કરનારો સર્વ પાપણ સર્વ પાપો ને નાશ કરનારો છે મંગળી મંગલો આ મંગલ પ્રથમ મંગલ છે કે બધા મંગલોમાં સમજે ને ઓમ નમો ભગવતે વાસુદેવ વાસુદેવભાઈ જે નારાયણ સ્વરૂપે થયા છે નરના નારાયણ થયા છે એવા કૃષ્ણ ભગવાન लक्ष्मण जी ए बदा नमस्कार करूच शु कमस्ल्याण तारीख पंदर अग्यारहत्म भगवान सत्संग अमुकू कह એટલે નાના બંધાય બીજું કમાલ ના થાય બોલે કોચ તો ના થાય જબરજસ્ત કોચ જાય કમાણી કરે મામ એને પાંચ પછી નાખે કાંતિ એવું કે સત્સંગ મહે છે એ શું કેવાય આવરણ કેવાય કાંતિ અંતરાય કહેવાય એટલે ભયંકર પ્રમા પરમાત્મા હાજર કહેવાય જ્ઞાન એજ પરમાત્મા આપડે આખી રાત આધ્રી ભગવાન દર્શન દર્શન કરવા વાત તો હું આપ્યો બાર થી રહું નાના આવરણ બધાય જોખમ જોડો રે એટલે તો કોશીસ તો બંધ કરી દીધા ને કોશિશ કોશીસ બંધ કરી અંતરાય પડી ગયા અંતરાય તો આ તો જ્ઞાન કોશીસ બંધ કરી દે તો પુત્ર આ તો જ્ઞાન ન લાગ્યું જેટલી જાગૃતિ ના રાખે જેટલી જાગૃતિ ના રાખે એટલે એવું ને ના રે એટલું ફરી જોવું પડે તો જાગૃતિ રાખી જ્ઞાન મોન બે વસ્તુ કઈ નઈ શું આવે થાય જડ જેવો થઇ જાય જાગૃતિ આવતા હમણાં જ જગ્યા કોઈ કબુ કરે પેલા બે ચાર વાર જાગવાનો પ્રયત્ન કર્યો પછી પછી આવીને મચી દેવાનું પછી ભગવાન થવાનું પદ બધું તર ગયું રહે ભગવાન થવાનું પદ બન્યું કર્યું